શ્લોક નંબર નાઇન્ટી એટ શ્રીમદવત્યુ સ્ક સવાધિક અમ્ય બુદ્ધ તેમાં બ્રહ્મનું ब्रह्मनु स्वरूप थी गुणे करीने करी अन्वधिकातिशयपणू तमज सकल कल्याण गुण परिपूर्ण परिपूर्णपणु प्रतिपादन छे। ते पण सर्वती अति उत्कृष्ट आश्रयत्व उपयोगी महतो मंदेही सह नैरघ संश्लेषण रूपों यौशल्य गुण मंद और अति अज्ञा जीवों की अति महान परमात्मा बिलकुल अंतराय राख्या विना जीवों से प्रेम संबंध केलवे તે ભાગવતમાં જ પ્રકાશ થાય છે આશ્રય કરવામાં આશ્રય ઉપયોગી ગુણ સ્વરૂપ નિરૂપક ગુણ નિરૂપિત સ્વરૂપ ગુણ ત્રણ પ્રકાર ત્રણેય ગુણો છે એ ભગવાનનું મહિ મહિમા સમજાવે છે ભગવાનનો મહિમા ગુણો થાય સ્વરૂપ નિરૂપિત ગુણો બોલો નિરૂપિત સ્વરૂપ ગુણો અને સ્વરૂપ નિરૂપિત ગુણો એના કરતા આશ્રય ઉપયોગી ગુણો છે એ જીવને વધાય એ જેટલા આના હૃદયમાં બરાબર પ્રકાશ થાય એટલો જ એને મહિમા એટલે એવા ગુણો પાછા ભાગવત દશમમાં વધારે સ્વરૂપ સ્વરૂપ સ્વરૂપ સ્વરૂપ નિરૂપિત નહી પણ નિરૂપ ગુણ બીજા સ્વરૂપ નિરૂપિત સત્યમ જ્ઞાન અને જ્ઞાન શક્તિ બાળ ઐશ્વર્ય એ નિરૂપિત સ્વરૂપ ગુણ અને ભક્તાવત્ણ અધમ ઉદાહરણપણ એનાથી વધારે જીવને બરાબર આનંદ આવે એવો એ નથી ઓલાથી ગુણથી ઓલા ગુણોથી ન આવે સૌશીલ્ય સુશીલતા તે જીવને આશ્રય કરવામાં અતિ ઉપયોગી છે તેવા આનંદાથી ઉપયોગી થતા નથી ગુણ જ કહેવાય પણ ગુણ કરતા એનો સ્વભાવ થઈ ગયો છે એ નબળાઈ કઈ સહન ન કરીએ કલ્યાણ એનું સ્વરૂપ છે સુશીલતા તે જીવને આશ્રય કરવામાં અતિ ઉપયોગી છે તેવા આનંદાદી ઉપયોગી થતા નથી તે ગુણ તો ભાગવત દસમ સ્ક પ્રકાશ થાય છે શ્રુતિ નહીં એમાં સૌશીલ્ય વધારે છે એમાં બહુ સરસ લખ્યું છે એ કપટ રાખીને પ્રીતિ કરતા નથી કે કઈક ઈ રાજી થાય એટલે કોઈ હેતુ માટે પ્રીતિ કરતા નથી ભગવાનની પ્રીતિ છે જે ઉપરી નિર્તુક એમાં પાછા ભગવાન પોતે એમાં પોતાનું પ્રયોજન પોતાનું પ્રયોજન માને મારું કામ થયું એવી પ્રીતિ નાના કોણ કરી નાના નો તો માણસ ને તિરસ્કાર થાય કોઈ વાતે સમજતા હોય તો એનો તિરસ્કાર એટલે એવી પ્રીતિ ન કરીએ કે એવી પ્રીતિ ભગવાન કરીએ કે ઊંધા હોય તો એનું કે આ જો સમજે તો મારું કામ થઈ જાય તો એટલા માટે સમજવા માટે તમામ શક્તિ વાપરી નાખે તો સમજે નહીં એટલા બધા લોટકા એવો મહિમા છે એ ભગવાન ના ચરિત્ર વલ્ભાચાર્યજી એ મહિમા એટલે ચરિત્ર કહેતા સુધી મહિમા એટલે ચરિત્ર ભગવાનનો મહિમા સમજવો એટલે ચરિત્ર મહિમા એટલે ચરિત્ર પણ ચરિત્રો મહિમા આવે છે ભાગવત કીધું લીલા કથા રસ નિશય ભગવાનની જે લીલા એમાંથી રસ ની તારવો જોઈએ ચરિત્રમૃત છે એ બધાય છે એ લીલા કથારસ એમાંથી રસ તારો તાવડો છે તો જ એનો આશ્રય કરીએ આશ્રય કરવાની ઈચ્છા થાય આશ્રય કરવાની ઈચ્છા ન થાય એવું કઈ થોડું તેઓ પડી ગયું ભગવાન પાસે હોય તો તેઓ પડી ગયું તો એક દિને તમે કાઢી આપો ભગવાન મળી જાય તો ટેવ તો પડી આને તો પાડી હોય હું ભગવાન આવીને પાડી હોય એટલે ટેવ પડી ગયો હોય કે હું જાય નહીં ભગવાન મળી ગયા અને ભગવાનની ઈચ્છા થાય કે આને આપણે હું કાઢીએ તો જાય હું ક્યારે જાય ભગવાનની ઈચ્છાથી ન જાય એને ઈચ્છા થાય કે આપણે હું કાઢીએ તો જાય ભગવાનની તો ઈચ્છા છે જ બધા કે મારો આશ્રય કરે મારી ભક્તિ કરે પણ આને ન થાય ભક્તિ નીતિમાં એવું સરસ વાળા પદ આવે છે સરળ વર્તવે છે સારું રે મન વા સરળ વર્તવે છે મન કર્મ વત ને અભિમાન બારું રહે છે સરળ વર્તવે છે આંકડો વાંકડો વિછી સરખો તેને વળવા ઉદ્ધારો માણસો પેલું શું કામ કરે બાપા શું કામ કરે વીસી ભાડે વીસી ગામડામાં તો પેલું શું કામ કરે જોડો કાઢે ચંપલ કે જોડો વી કાઢે વીસી ને ભાળે એટલે જાય પેટન્ટ થઈ ગઈ એટલે અભિમાન હોય ને એટલે કોઈક ને એમ થાય કે આને જોડા પડવા જોઈએ કોઈક પોતે કેશુભાઈ પટેલ સરસ દ્રષ્ટા વીસી અને પાછું શંકર ના લિંગર બેઠો છે શંકર ભગવાન તો બહુ દયાળુ છે ને એટલે બધા આટા મારે હરપે આટા મારે વીસી ન્યા ચડી ગયો હવે એનો જોડો મારવો કે એટલે સાધુ માં એવું થાય કે સાધુ આવીને અભિમાન આવી ગયું હોય તો એનો જોડો કોણ મારે શંકર ના લિંગર બેઠો છે તો જોડો કોણ મારી રસ્તામાં હોય તો ફટ દઈ ને મારી દે એટલે એવું છે આપડે આ બોર્ડ માં ગયા છીએ એટલે કોઈ જોડો મારે નઈ શંકર ભગવાન આવીને કરણ ફૂલ કોક ચડાવી જાય એટલે વિસીને મજા આવી જાય કે ઢકાઈ જાય એટલે એનો આંકડો એમને કરવો પડે દ્રષ્ટાંત ચડી ગયું હવે પૂજારીઓને બધા તકલીફ થઈ ગઈ અને કરવું શું અને જોડો તો મરાય નહી ઓલું ઉતરે નઈ એમ કેળવે કે વીસી ભાઈ તમે ઉતરો આંકડો આમ આમ કરે ભાઈ વિશીભાઈ કે વિશીભાઈ તમે હેઠા ઉતરો શંકર ભગવાન નો અભિષેક કરવો છે તો વિશીભાઈ એમ ઉતરે આંકડો આંકડો વિશે ન सर्वती अति उत्कृष्ट आश्रयत्व उपयोगी महत्व मंदेही सह नेरंग्रेण संश्लेष रूपों यह सौशल्य गुण मंद अने अति अज्ञा जीवोनी की अति महान परमात्मा बिलकुल अंतराय राख्या बिना जीवो से प्रेम संबंध के रूप सौशल्य सुशीलता के जीव ने आश्रय कर अतिपयोगी शू क ભગવાન જીવો ની આરે પ્રેમ સંબંધ કેળવે છે ભગવાન કેળવે છે કે જીવ કેળવે છે ભગવાન કેળવે છે એને ગરજ છે કે આની આરે ક્યાંક હારો નાતો બાંધી જેવો હોય એટલે કે નહી હમણાં નહી ભગવાન ને એટલે ભગવાને આવીને વ્રજ માં એ કામ કર્યું એ બધા ની યાર હારો નાતો કે પોતે જીવની હીવ ને જોઈને તણાય કે આ જીવ જો ભગવાન રસ્તે હાલે તો કામ થાય એના માટે ક્યાંક કરીએ એટલે એવો ગુણ ભગવાન નો પ્રગટ થતો હોય તો મનુષ્ય લીલામાં જ થાય બીજે ક્યાંય ન થાય ધામમાં ન થાય એટલે ધામ કરતા આ ભગવાન નું સ્વરૂપ છે એ બહુ ભગવાન મનુષ્ય રૂપે હોય એના કરતા મૂર્તિ રૂપે વધારે સૌ શુણ છે એ તમને કોઈ ટાઈમે આવો તણ વાગ્ય તમે ટાઈમે આવો થાળ લઈને એને આજે આવું હું લાવ્યું છે હું નથી ભાવતું એવું કે તમે થાળ ધરો તો એ હા સુધી કોઈ હું ગઈ પડ્યું કે પછી નો ભાવે હોમ માં બેઠા હો અને શાક તો ધરાવી દો સરઘું વધારે મીઠું પડી ગયું હોય તો હા અચ્છા સુલભતા ની સીમા છે સૌશીલ્ય ની સીમા છે એ ભગવાન છે કોઈ દી કઈ કહેતા નથી હરખું કરીને દો તો ગ્રહણ કરે છે તો ગ્રહણ કરે અને મોડું કરીને દો તો કઈ કોઈ દી ન કહે કઈ આપડી કંઢ કઢંગાઈ હોય તો એ કહે મારાજ કઈ તમારે પરાયણ કરવું પડતું હોય આ માથે આવી પડી છે કરવી પડે છે તો ભગવાન ક્યાં થોડીક શ્રદ્ધા રાખજે હમણાં હું કરીશ વ્યવસ્થા એવું કે હરખું નું આવતું હોય ને આમાં એને દરરોજ પોણા બાર વાગી જાય કે બાર વાગી જાય કે ટાઈમે આવે તો ખરા સેવક હોય તો એ તો બાર વાગાડે તો ખરા સેવક ક્યારે ખબર પડે એટલે ઓલે તો બિચારા નોકર કેવાય આ તો ખરા સેવક કહેવાય એટલે ખરા સેવક ને પાછું પૂજાય નઈ કે મીઠું વધારે છે અને આજે ઓલું છે કે ખરા સેવક ને પૂછે ખરા સેવક ના તો એટલે હું જ તમારે ખાઈ લેવાનું છે ટાઈમે ખરા સેવક હોય એને પૂછાય નઈ નોકર ચાકર હોય કેવાય કાલ મીઠું વધારે થઈ ગયું હતું એટલે ભગવાન ની મૂર્તિ છે એ તો સહનશીલતા ની સીમા છે પાછી વળી તોય પાછા આપણામાં હેત કરવાનું એને महत्व मंदे ही सह नैरघीण संश्लेष रूपों यौशल्य गुण मंद ने अति अज्ञा जीवों साथे, अति महान परमात्मा बिलकुल अंतराय राख्या बिना जीवो साथे प्रेम संबंध के रूप सौशल्य सुशीलता के जीव ने आश्रय कर अतिपयोगी है तब आनंदादि उपयोगी थता नहीं गुण तो भागवत दशम स्कंध में ज प्रकाश थाइ ભગવાને લીલા કરી હોય એમાં થાય ઓલામાં માટે દસમ નું મહિમા બોધનમાં અતિ ઉપકારકતા છે તેવી શ્રુતિ કરતા પણ મહિમા વધારે કરનાર તેથી શ્રુતિ કર્તા પણ મહિમા વધારે કરનાર છે અને પણ એના કરતા વધારે છે મહિમા ગાય છે અને એના કરતા પણ આ વધારે તે મહિમા એટલે શું તો તે પરમાત્મા અક્ષર થકી પણ પર છે કાળ માયા અક્ષર આદિ ના નિયંત્ર સમજવા મહિમા એટલે શું કેવાય વિલક્ષણ ભે લક્ષણ બીજા કરતા કઈમાં આમાંથી એવો નીકળે છે લીલાઓમાંથી કાળ માયા અક્ષર આદિના નિયંત્રણ સમજવા તેમજ તે પરમાત્મા સ્વતંત્ર છે સમગ્ર તો આપણો મહિમા બહુ સમજો એમ એવી ઈચ્છા હોય કે નઈ કેવાય તો નહી કઈ પોતાનું મહિમા નું કેવાતું નથી ને કઈ કે તમે મારો મહિમા કઈ સમજો એવું કહેવાય પણ કોઈથી વિશે કરવાની ઈચ્છા નહીં કાંઈ એટલે એનો મહિમા નહીં કરતા હોય તો તમે જાઓ હાલે છે ને એટલે બીજા થી કામ કરવાની ઈચ્છા છે વિશેષ કરવાની ઈચ્છા નથી અને મહિમા બીજા થી વિશેષ પામવાની ઈચ્છા છે તમારા તમને ભગત કરતા કાળા કહે તો તમને કઈ સારું થાય લાગે કઈ કા કમસે કમ એક ભગત કરતા તો હારો થઈ ગયો હોવ તો ભલે કઈ નઈ પણ કહેવાનો તો ખરો એમ બીજા કરતા વિશેષ મનાવવાની બહુ ઈચ્છા છે માણસને પણ વિશેષ કરવાની ઈચ્છા બહુ નથી કમ કરવાની ઈચ્છા બીજા કોઈ કરતા હોય તો આપડે ન કરીએ અને એનો બેનિફિટ આપણને મળી જાય એવી ઈચ્છા જીવને બોવે ભગવાનને તો વિશેષ કરવાની વિશેષ છે વિશેષ કરવાની એટલે ભગવાનનો મહિમા ભગવાન બીજા કરતા વિશેષ જ કરે બધું એ કોઈ ન કરીએ કે એવું કરે એટલે પછી બધા ગાય રાખે ગાય રાખે એટલે એનું સારું થઈ જાય परमात्मा अक्षर थकी पर छे। काल माया अक्षर आदिता समझा पर स्वतंत्र है समग्र ऐश्वर्य संपन्न है सर्वोत्कृष्ट पुरुषोत्तम है सहुए करवा योग्य उपासनाग्य जीवों समग्र कर्म कर्मबंधन ने कापी नाखा समर्थ है वगैरह महिमा समझवामा आ दशम स्कंध और पंचम स्कंध ने सर्व सत्शास्त्रों में मुख्य समझवा कारण के बे स्कंधों अनुशीलन आस्तिक भाव थी करता अनायासेज श्रीकृष्ण भगवान में જ્ઞાનની સિદ્ધિ થાય છે અર્થાત શ્રી કૃષ્ણ ભગવાનમાં તદયુક્ત બુદ્ધિ થાય છે તેમાં ભગવાનને દસમ સ્કંદના આરંભમાં વૃંદાવન આદિ સ્થાનોમાં લીલા કરીને વૃક્ષવેલીઓ તથા પશુ આપણે એવું બધું મહારાજમાં ગોઠવતા શીખવવું જોઈએ બધા ગુણો છે એ મહારાજમાં કેટલા છે તેનું પરિશીલન કે ભાવિત કરવાની જરૂર મહારાજે કેવા બધા ચરિત્રો કર્યા અને એનું જો કરે તો એને મહારાજનો મહિમા સમજાવ્યા દશમ સ્કંદ છે એ શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા સમજાવે છે એમ મહારાજના ચરિત્ર ગ્રંથો છે એ મહારાજનો મહિમા સમજાવે મહારાજે કીધું વેદે કરીને એની પુષ્ટિ ન થાય એની પુષ્ટિ તો એ ભગવાનના ઈષ્ટદેવના ચરિત્રો હોય એણે કરીને એમાં એટલે આપણને એમાં કેટલો રસ છે लीला वृक्ष वेलीओ तथा पशु पक्षी आदि जीवों उद्धार करना कर्मबंधन कर्म छोड़वार्य महात्म्य देखाड़ू તે દસમ સ્કંધના મધ્ય ભાગમાં ગુરુપુત્ર ને લાવવાની કથાના અધ્યયમાં ગુરુપુત્રિહિતવ મહારાજ મૃત પુરસ્કૃત મૃત ભગવાન જમ પુરી એ મહારાજ અમારા ગુરુ નો દીકરો છે એના કર્મ કરીને અહી આવ્યો છે હે મહારાજ યમરાજ પોતાના કર્મો થી બંધાયેલા અમારા ગુરુપુત્ર ને તમે અહીં લાવ્યા છો તો મારી આજ્ઞાને મુખ્ય રાખીને મુખ્ય માનીને તમે તેને તુરત આહી લાવો આ વાક્ય થી ભગવાન નું અતુલ સામર્થ્ય મહિમા જણાય છે કાળ કર્મના નિયંતા રૂપ મહિમા જણાય છે પંચમ સ્કંધમાં પણ માનસમે ગાયો કે મારી કર્મની રેખ ઉપર મેખ અંતે ભગવાન એ વખતે આવી કર્મની રેખ ઉપર મેખ માર દીધી પંચમ સ્કંધમાં પણ તે તે द्वीपों खंडों में भगवान नी अने कही ने अनेक रूपे उपासनाओ कहीनूज महात्म्य कहू त्यां शंका नहीं करी के पंचमस्क कथाओं में श्रीकृष्ण भगवान श्रीकृष्ण भगवान नू नाम तो नहीं ना त्या दर्शाला स्वरूपों ने मानिए कि भजीए तो अन्य देवता की उपासना ने लीधे अन्य भाव में दोष आए कारण के कथा प्रसंगे जटभरते कहू है कि सामम स्मृति मृगदेह वीर कृष्णार्चन प्रभवा नजाती हे वीर कृष्णनी पूजा पाठ के उपासना स्मृति मृग पशुरूप पण मने मूलाय नहीं आवा बधा वक्यों की एवं नक्की थे कि प्रसंगों हिणमय पुरुष आदि नामों त्या श्रीकृष्ण भगवान ने ज्यादा है એમાં ફેરફાર કરી નાખ્યો કૃષ્ણ કૃષ્ણ અવતારાના ખંડન આધુનિક લેખકને એવું અનુસંધાન ન હોય કે ભગવાનનું સ્વરૂપ કેવું છે એને એમાં પ્રાકૃત ભાવ લઈને કર્યો હોય કૃષ્ણ અવતાર ને પાર્થ ચડાવે બાણ ને કૃષ્ણ મારી દ્રષ્ટિએ એમાં અમુક અમુક હારું કીધું પણ સારું શું કીધું કે આને ગમે એવું એમાં ભગવત્તા ખંડિત થઈ જતી હોય અને માણસની દ્રષ્ટિએ બહુ સારા એમ વર્ણવા હોય વ્યાસ ભગવાન શાંતિ નહોતી થઈ વેદના ચાર વિભાગ કર્યા ખતર પુરાણ કર્યા મહાભારત જેવો ગ્રંથ કર્યો તો વેદમાં ભગવાન વ્યાસ ભગવાનને શાંતિ નોત અને ભાગવતની ભાગવતની રચના કરી ત્યારે એની શાંતિ થઈ શું કરવાની એમ મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન નું વર્ણન તો છે જ અને બ્રહ્મ વહીવર્ત પુરાણમાં જેવું શ્રી કૃષ્ણ ભગવાન નું વર્ણન છે એવું તો ભાગવત માં નથી એમાં તો બહુ મોટી મોટી કથાઓ છે એવું શ્રી કૃષ્ણ ભગવાન નું વર્ણન કર્યું તો પણ વ્યાસ ભગવાન ને શાંતિ ન થઈ અને આ જો કર્યું તો એમાં વ્યાસ ભગવાન ને શાંતિ થઈ એનું કારણ શું એનું કારણ એટલું જ કે ઓલા એક ઇતિહાસ પાત્ર તરીકે વર્ણવા ઈષ્ટદેવ તરીકે વર્ણવા છે શાંતિ થવા હાટું વર્ણવા એના કરતા વ્યાસ ભગવાન એક જ છે એના ઈદ કરતા ને એના ઈદ ચરિત્ર ઈજ વાત ભાગવતમાં વર્ણવી ઓલે પણ વર્ણવી એમાં બેમાં એને ભાગવતમાં વર્ણવી ત્યારે વ્યાસને શાંતિ થઈ ઓલે વર્ણવી તો શાંતિ ન થઈ આધુનિક લેખકે એનો મહિમા પ્રકાશન કરવા હાટું કર્યું હોય તો કઈ વાંધો નહીં પણ મહિમા પ્રકાશન કરવા હાટું આધુનિક લેખો ન કરે એ તો એનું પ્રકાશન કરવા હાટું એને કર્યું હોય ઓલો હતું ને કે સંસ્થા બિલ્ડિંગ અને વ્યક્તિત્વ બિલ્ડિંગ વક્તાઓ કથા કરે છે એ ગ્રંથ બિલ્ડિંગ માટે કરે છે કે પોતાનું બિલ્ડિંગ કરવા માટે કરે છે કે હું કેવો કથા કરસિદ્ધિ કરવા કરે છે કે આમાં હું આપ્યો છે એ કરવા માટે કરે છે એટલે લેખકો ભગવાનને વર્ણવે છે એ કૃષ્ણ હું પડ્યું છે એટલા માટે એ લખે છે કે પછી પોતામાં હું પડ્યું છે એટલા માટે લખે છે નામે પોતામાં હું પડ્યું છે એ ચડાવી દેવા હાટું કરે છે ગ્રંથમાં હું પડ્યું છે એ કઈ સંશોધન કરવા ગ્રંથમાં હું પડ્યું છે એ લઈને બારું કાઢવા કથા નથી કાઢતા એટલે હારામાં હારી કરતા હોય દાખલા તરીકે ભાગવત ને રામાયણ ને બીજી બીજા ગ્રંથોની સત્સંગી જીવનની હારામહારી કથા કરતા હોય તો એને વ્યક્તિ બિલ્ડિંગ કર્યું કે ગ્રંથ બિલ્ડિંગ કર્યું કોઈને કે આનો કથાકાર હારામહારો હું એવું બિલ્ડિંગ કર્યું આમાં હારા મારું હું પડ્યું છે એ લઈને પ્રજાને આપી દીધું એવું એને આત્મસંતોષ થાય અને એવું નથી થતું એટલે ગ્રંથ ની કથા કરીને એને શાંતિ નથી થતી પાંચસો કથા કરી હોય હજાર કથા કરી હોય તો એટલી બધી શાંતિ થઈ જવી જોઈએ શાંતમ શાંતમ કે જયારે મરી જાય ત્યારે એટલી બધી શાંતિ નથી થતી કાતો સુખદેવજી ની ઘોડે એમ રંગ લાગી જવો જોઈએ નથી એનું ફોકસ પ્રજા હમે પોતા બે એનો બેનો સંબંધો છે પ્રજા મને કેટલી માને છે પ્રજા ગ્રંથ ને માનતી થાય એવું તો જરૂર હોય એટલું કે વધારે માનતી થાય એમાં જરૂર હોય એટલું કે પ્રજા છે આ ગ્રંથને વળગી જાય એવું એટલા માટે કથા નથી થતી એટલે આધુનિક લેખકો ભલે કૃષ્ણ ભગવાનને એ કૃષ્ણ ભગવાનને એટલા માટે પસંદ કરે છે કે પાત્ર જો પ્રસિદ્ધ હોય તો પોતાની પ્રસિદ્ધિ જલ્દી થાય અને પાત્ર પાત્ર હોય એટલું સારું લખી રાખે તો એટલે આધુનિક લેખકો એટલે માનવા જેવા ન હોય એમાંથી તમને કઈ નહીં મળે તમને મળશે તો કોનું મળશે કૃષ્ણ નું કઈ મળે વક્તા મળશે તમે કથા સાંભળશો તો કથામાં ગ્રંથનું કઈ નહી મળે ગ્રંથ નું એટલું જ મળશે કે જેટલું વક્તા નહી ગ્રંથ નાયક ગ્રંથ ના નાયક નો મહિમા તમને નહીં સમજાય કે ગ્રંથ નો નહીં સમજાય વક્તા નો કે ઓહો આવો તો કોઈ વક્તા નહી બધા ઉભા થાય અને એના નાયક ને વખાણે કે નાયકમાં એનું મન ચોટી ગયું હોય કે ગ્રંથમાં ચોટી ગયું હોય કે વક્તા કથા નથી કરતો અને ગ્રંથમાં ચોંટાડવા કથા નથી કરતો પોતાના સંસ્થા બિલ્ડિંગ ને વ્યક્તિ બિલ્ડિંગ એમાં ગ્રંથ બિલ્ડિંગ ને પોતાનું વ્યક્તિ બિલ્ડિંગ એટલે આધુનિક લેખકો લખે તો મારી દ્રષ્ટિએ કૃષ્ણ અરે ભાઈ કૃષ્ણની દ્રષ્ટિમાં તું કેવો પેલા ઈ તો નક્કી કરે મારી દ્રષ્ટિએ કૃષ્ણ વ્યાસની દ્રષ્ટિએ કૃષ્ણ જોવાના છે કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ જોવાના છે સુખદેવજી ની દ્રષ્ટિએ કૃષ્ણને જોવાના છે કે પછી મારી દ્રષ્ટિએ કૃષ્ણ મહારાજ ને જોવાના છે તો સતાનંદ સ્વામી તો આવે જ નહીં ક્યાં કે એની દ્રષ્ટિ ના વખાણ તો આવે જ નહી હું આમ માનું છું કઈ દે ક્યારે મારી આવી માન્યતા મેમ સ્કંધ તથા પંચમ સ્કંધ તથા યાજ્ઞવલ્ક્ય ની સ્મૃતિ એ જે ત્રણ ते अनुक्रमे कर अमरु भक्तिशास्त्र योगशास्त्र और धर्मशास्त्र है कहता दशम स्कंध के भक्तिशास्त्र है पंचम स्कोगशास्त्र है और याज्ञवलक्य स्मृति के धर्मशास्त्र है एम जारा आश्रित तमेशू श्रीमद्भागवत दशम स्कम स्क तथा याज्ञवल्क्य ऋषि की स्मृति आ त्र ग्रंथों ने अनुक्रमे મારા માનેલા યોગ યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે એમ જાણવું તે દસમ સ્કંધ તે મારું માનેલું ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંધ છે તે મારું માનેલું યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કીય ઋષિની સ્મૃતિ છે તે મારું માનેલું ધર્મશાસ્ત્ર છે એમ જાણવું મહારાજ કીધું ને ભગવાનની આજ્ઞાનો કોઈ ભંગ કરે તો ગમે એવો મોટો હોય તો પણ પડી જાય એટલે યોગ થી એમ કે વિરુદ્ધ હોય યોગ નો અર્થ એવો છે કે વૃત્તિ સંકોચ સંયમ અને યોગ સંયમ કરતા કરતા પેલા તો યમ એટલે એ જે બધા અનલિગલી હોય બંધ કરો પછી નિયમ એટલે લીગલીમાં થોડુંક મન વધારે પછી આસન પ્રાણાયામ પ્રત્યારને ધ્યાન ધારણા સમાધિ એટલે સંયમ કરતાં કરતાં કરતા ચરમસીમા એ આવી જાય જયારે એનો સંયમ એને સમાધિ કહેવામાં આવે એને સમાધિ અને જો એમાંથી બહાર જાય તો ચરમસીમા એ જો સબીઝ યોગ હોય તો ભગવાનમાં ચરમ સમા કે સંયમ થાય તો એ સમાધિ કહેવાય અને જો એમાંથી કઈ ઢીલો પડે તો એ સીધો સંસારમાં જાય એને ભગવાનમાં સંયમ ન હોય ભગવાનમાં ફોકસ ન હોય તો એનું ફોકસ બીજે સંસારમાં જાય એટલે એનું વર્ણન કર્યું બે ધાર ભરત જેવા યોગીઓ હતા ને પ્રિયરત જેવા યોગીઓ હતા એ ભગવાનને પામી ગયા અને બીજા હતા એ ફગાવાઈ સંસારમાં મર્યાદા એટલે એમાં જો રે તો એ ભગવાનને પામે એટલે યોગ અને એમાં એ તોડે તો વિયોગ થઈ ગયોગ સૂત્ર છે વર્ણવે છે ભગવાન નો ભગવાનની મૂર્તિ નો યોગ એ મર્યાદાનો યોગ ને મર્યાદાનો ભંગ એ ભગવાન ની બાંધેલી મર્યાદા છે એ ભગવાનની મૂર્તિ માં જોડાવા તુલ્ય છે અને ભગવાન ની મર્યાદા છે એને ભાંગવી એ ભગવાનની મૂર્તિ માંથી બી ખોટું પડવા તૂટી જાય આ યોગ છે એવી રીતે ભગવાનની બાંધેલી મર્યાદાનું મૂર્તિ જેટલું મહત્વ છે સાધન નું મહત્વ છે એ સાધ્ય જેટલું છે યોગ છે પંચમ સ્કંદ છે એ સાધન ઉપર વધારે પ્રકાશ કરે છે ભક્તિનું સાધન ઓલું યોગ નું સાધન હું તો ભગવાનની મર્યાદા ભગવાન બાંધેલી મર્યાદા એને ક્યારે ચૂકવું નહીં ભરતજી એવા મોટા હતા ની મર્યાદા ચૂક્યા તો એ ભગવાન માંથી ફગાવાય ગયા અને અલ્પજીવ હોય એટલે જો ભગવાનની મર્યાદા બરાબર પકડી રાખે તો એ ભગવાનના ધામમાં જાય એને બીજા કોઈ રોકી ન શકે એટલે યોગ યોગ શાસ્ત્ર છે અમારે યોગમાં અષ્ટાંગ યોગમાં મૂર્તિ કેન્દ્ર છે અને પંચમ સ્કંદમાં ભગવાને બાંધેલી મર્યાદા કેન્દ્રમાં છે આજ્ઞા કેન્દ્ર આજ્ઞામાં બરાબર જોઈ વે તો એ ભગવાનમાં જ વળગ્યો છે અને આજ્ઞામાંથી છૂટો પડ્યો અને મૂર્તિ લઈને બેઠો હોય તો એ ભગવાન થી પડ્યો છે એનો સંયમ રહ્યો નથી યોગ સંયમ બધી ઇન્દ્રિયો મન સહિત પોતાના જીવ નો હોતા સંયમ કરીને ભગવાનમાં લગાડવા તો આજ્ઞામાં જ નથી રહી એક તો જીવ ક્યાંથી લગાડીએ કઈ એટલે પંચમ સ્કંદમાં એમ કીધું છે ભગવાન ભગવાનની દશમ સ્કંદમાં ભગવાનની મૂર્તિ મહિમા કીધો છે અને પંચમ સ્કંદમાં ભગવાનની મૂર્તિએ જે આજ્ઞા કરી હોય એની મર્યાદાનો મહિમા છે એની મર્યાદા ભગવાને બાંધી હોય આજ્ઞાની ઉપાસના મૂર્તિ છે એ ઉપાસના છે ઓલી છે આજ્ઞા છે એ બે ભગવાન છે ભગવાન પંચમ સ્કંદ છે આજ્ઞાનું પ્રતિ કરે છે દસમ સ્કંદ છે એ મૂર્તિનું પ્રતિ ઉપાસના બે અમારો મહિમા કેનારા છે મહિમાના શાસ્ત્રો છે આજ્ઞાનો મહિમા છે એ ભગવાન મહિમા છે અને મૂર્તિ મહિમા છે એ ભગવાન મહિમા છે દસમમાં મૂર્તિ મહિમા કીધો મૂર્તિનો સંબંધ જેને જેને થાય છે એ જીવનો ઉદ્ધાર થાય અને આમાં ભગવાન મર્યાદાનો સંબંધ જેને જેને થાય છે તેમાં યાજ્ઞાવક્ય સ્મૃતિ ધર્મશાસ્ત્ર છે તે બાબત તો સ્મૃતિઓમાં પ્રસિદ્ધ છે તે ધર્મનું લક્ષણ કહેવામાં આવ્યું છે કે आचारो कर्म धर्म व्यवहार प्रायश्चित प्रायश्चित व्रत काल आधर्म लक्षण समय एट समय धर्म नक्षण आचार एर्म लक्षण आचार व्यवहार व्यवहार प्रायश्चित વ્રત એ ધર્મ નું લક્ષણ કાળ અને કર્મ વિભાગ કર્મ વિપાગ ધર્મ નું લક્ષણ તો સમય એ શું મંગળવાર ધર્મ નું લક્ષણ હોમવાર નું ધર્મ જુદો સ્મૃતિમાં એમ કીધું આ છ વાહન નું વર્ણન હોય છે છ વાહન નું વર્ણન જેમાં હોય એનું નામ ધર્મ શાસ્ત્ર કહેવાય તો આચાર નું વર્ણન તો યાજ્ઞ વલ્કીય માં છે પ્રાયશ્ચિત નો આચાર વ્યવહાર વ્રત અને કર્મ વિભાગ એમ તો કાળ હું કાળ તો સતયુગમાં હોય તો એને સારો જન્મ આવે એમ તો યુગ નિરૂપણ કઈ સ્મૃતિ માં થોડું કર્યું છે કેવા સમયમાં આ વધારે વધારે ફળદાયક થાય અને કેવા સમયમાં નો થાય વ્રત નો કાળ વ્યવહારનો કાળ બધાય કાળ પ્રાયશ્ચિતો નો કાળ ખાલી પ્રાય માટે એવું નથી પ્રાયું કરવું પણ બધા ટાઈમ મેનેજમેન્ટ કે રે ને એ વધારેમાં વધારે સમય છે એ ફળદાતા પિતૃ સંબંધી કર્મ છે એ બપોરે કરવું બપોર પછી કરવાનું પૂછવાની જરૂર ન હોય નાચતા બપેરે જરૂર હોય ને કે તમે જેવા અતિ એટલે કાળ નિર્ણય હોત એ કાળ નિર્ણય એટલે કે આ સમયે કઈ ક્રિયા કરવી ક્યુ વ્રત કરવું કેટલું કરવું અને ક્યાંનું વધારે ફળ થાય એ નિર્ણય વે આમાં આવ્યો છે એટલે ષડવિધમ ધર્મ લક્ષણ ધર્મશાસ્ત્ર લક્ષણ ધર્મ લક્ષણ એટલે વ્યવહાર એટલે વિવાદના સ્થાને આ મિલકત કે મારી એટલે વ્યવહાર ના સ્થાન છે રોટી બેટી આજીવિકા એને વ્યવહાર કહેવાય આજીવિકા હોય અને એમાં કોઈ વિવાદ ઉભો થાય કે કોઈ ઓલું કરે તો એનો નિર્ણય રાજા એ આપણે સત્સંગી જીવનમાં ધર્મશાસ્ત્ર વિવાદના સ્થાનો છે એ વ્યવહાર કે જેમાં બધા માણસો વિવાદ થાય બાપની મિલકત વેચવા માં છોકરાને વિવાદ થાય શેડા પાડોશી શેડામાં વિવાદ થાય વેપારી ને એને બે વિવાદ થાય કે તે માલ હારો નહીં દીધો બોલો કે મે હારો દીધો પાછો ન લઉં પગથિયા આવ્યા પછી અમે જવાબદાર નથી એ બધા વ્યવહાર એનો નિર્ણય એની મધ્યસ્થી રાજા કરવી જોઈએ સરકારે ગવર્મેન્ટે કરવી પડે કરવી પડે છે વિવાદ થાય ત્યારે એમના વ્યવહાર आचारो व्यवहार प्रायश्चित व्रताल कर्म विपाक धर्म लक्षण आचार व्यवहार प्रायश्चित व्रत काल कालपाक आधर्म लक्षण छ वस्तु ना निर्णय नाम धर्मशास्त्र कहल ऋषि स्मृति में आ छ वस्तु आप એટલે એ ધર્મશાસ્ત્ર છે એ બરાબર પણ ભક્તિનો નિર્ણય ભાગવતમાં ક્યાં આપ્યો છે એમ કેવાનું છે કે ભક્તિ શાસ્ત્ર કરવાનો કરનારાનો આશય છે દસમસ્કંધ ભક્તિ શાસ્ત્ર છે તે તો ભક્તિના પરમ આશ્રયરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનું તેના પ્રત્યેક અધ્યાયમાં વર્ણન કરેલું હોવાથી કહેવાય છે ન પાર નિધ્યુજે સ્વસાધુકૃતુ દુર્જ દુર્જગેહશૃલા દુર્જેહશૃલા સંવૃ્ય तद, तदवह प्रतियातु साधुना हे गोपियो तमें मारे माटे घर संसार नी बेडियो तोड़ी नाखी छे कोई तो आ तोड़ी है के वो, छे बलवाकड़िए કઈ આ મારું ઘર આ મારા ઘરવાળા આ મારા છોકરા અમારી મિલકત ઈ હાંકળ છે લોઢાની લોઢાની એ તૂટી જાય આ ન તૂટે મરે તોય ન તૂટે મરીને ભાપો છે ખેતરમાં હરફ થાય કે અમારું ઘર અમારું ખેતર એમ મરી જાય ભગવાને તોડી નાખી તોય આ તોડવા તૈયાર નથી ભગવાન તોડી નાખે તો એટલે શ્રૃંખલા નીકળી અહીંથી એના મનમાં વિચાર કરે કે મારું ઘર કયું તો ઘર હોય પડે એ દુર્ઝર ગે હશ્રખલા માણસ નું શરીર છૂટી જાય ઘર છૂટી જાય મરી જાય તો હાકલ ન તૂટે આ મારું હતું ઓલા કોઈ તૈયાર કરવા ઓલા કોઈ સ્વીકારવા તૈયાર ના હોય છોકરાની બધા હરફ હોય તો દંડો લઈને વહેતા થાય કે મારો આ ક્યાં આવ્યો આ તો એને પણ કહે આ મારું હતું એટલે હું આવ્યો છે ના કે તારું ક્યાં છે તમારું તારા નામે થોડું છે દસ્તાવેજ અમારે થઈ ગયા પણ આના મગજમાંથી દસ્તાવેજ ગયા જ ન હોય જો એટલે ભગવાન એવું કીધું કે કરવા ગોપીઓ પ્રતિ આ તું સાધુરા તમે મારા માટે આવી ઘરની જે શ્રૃંખલા છે એ મગજમાંથી કાઢી નાખી આમ તો નથી તોડી એને કઈ પણ એના મગજમાંથી જીવ માંથી નીકળી ગઈ હતી સાધુઓ થાય ચાલી ચાલી વહે નથી નીકળતી એ જ્ઞાન રહીને કાઢી નાખી એટલે ભગવાન કે મારે તમારા હું વખાણ કરવા દેવતાના હો વરા હો હું તમારા આ એક કામના જ વખાણ કરી રાખું તો પુરાનો છે અને તમે મને એટલો બધો ઋણી બનાવી દીધો છે કે હવે આમાં ઋણ માંથી છોડો હું ન છૂટું કે એવા ભગવાને વખાણ કર્યા છે ભગવાન હેત કરે જગત થી છોડીને ઘરમાંથી છોડીને ભગવાનમાં જો હેત કરે તો ભગવાન એને આધીન થઈ ગયા કે હું બાંધી તું તમે મને બાંધી તો ગોપીઓને આમાંથી છોડાવો તમને જો દયા આવતી હોય તો નહીં કાળે નહી છોડાવી શકે ભાગવત નો કેવો સરસ શ્લોક છે તમારો જે મારો તમારો યોગ નિર્બધ્ય નિર્દોષ તમારો સુધી તો ઈ પૂરો નહી થાય એ અધ્યાય પૂરો નહી થાય એવો આ પ્રેમ થાય હું પોતે વખાણ કરવા માંડું અને કેટલા દેવતાની આયુષ જેટલું વખાણ કરું રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી વખાણ કરું તમારા પ્રેમ ના વખાણ હું નહી કરી રહ્યા છે હમવાની જગ્યા નથી એટલે બધા બંધ બેઠા છે એવો ભગવાન માં પ્રેમ કરવાનો મહિમા છે વેપારી પ્રેમ નહી ફરીથી વાંચો શ્લોક સરસ છે या माभजन दुर्जर गेह लाहा, तद्वह प्रतियातु साधुना. हे गोपियो, तमें मारे माटे घर संसार नी तोड़ी नाखी छे, मारे साथे श्रृंखला स... लग लगभग બીજી વાર કોઈથી જોડાય જ નહીં એ સંવૃચ્ય કર્યું છે પણ આથી ભાગી હોય તો ક્યાં જાય ભાગી ના માણસો બધા ક્યાં જાય એટલે સંવૃષ્ટ નો કહેવાય એક ને પેલે પાર કોઈથી થાય જ નહીં ઉગે જ નહીં એવી સંસાર ની તંતી તોડી નાખીશ તને માલી પાડી નાખીશ જીવમાંથી આને નથી તોડું કાંઈ એમ એ બધું એમનો ભેળો લઈને આવ્યો છે જો અહીં થોડોક કે ઓલો વધારે હાકડમાં આવ્યો હોય તો પગતાણ ન્યા હોય તો ન્યાય પછી તો હાકડ તો થઈ ગયું હોય પણ તોય ન્યા જાય અહીં હાકડમાં આવ્યો હોય તો પછી ક્યાં જાય અહીંયા અહીંયા આવીને હાકડમાં આવ્યો તો ક્યાં જાય પગતાણ હોય ને જાય ને પણ ન્યા તો પછી હાકડ થઈ ગઈ હોય ને તો કઈ પગતાણ રહી ન હોય પણ હાકડ ક્યાં મૂળ ગયું ગયું હોય હા તો ૃલાવૃષ પ્રતિયાતુ સાધુના હે ગોપીઓ તમે મારે માટે ઘર સંસારની બેડીઓ તોડી નાખી છે મારી સાથે તમારો સંયોગ થયો છે ભગવાન સંસારની બે મહાત્મા સંસાર નો જે પ્રસંગ એના અહીંયા ભગવાન નો પ્રસંગ એને બેયુજા સંયુદ એટલે પ્રસંગ મારી સાથે જોડાણ એ નિવાદ્ય થયોજા અને ઓલું પ્રસંગ મજરમ પાસ મહાત્મા કવયું એ અજર પાસ છે ગઢોસ થાય નહીં તો મરે ક્યાંથી અઝર એટલે જરા એટલે વૃદ્ધ વૃદ્ધાસ્થ વૃદ્ધાવસ્થા અઝરમ પાશ ગ્રહસ્થ હોય અને વિપતિવર્ણ ના હોય ત્યારે એને છોકરાઓમાં યત હોય અને પછી હાથ સિત એ વર ના થાય ત્યારે એના છોકરામાં એના છોકરાના છોકરામાં હેત કેવું થાય પેલા છોકરા જેવું રે પેલા ન થાય દાદા ને પોતરા માં કેવું યદ થાય તો એ તો ગઢું થયું કે જુવાન થયું એમ ગરડું થયું કે જુવાન થયું હેત હતું આ સંસારનું હેત એ ગરડું થયું કે જુવાન થયું એટલે અદર કીધું ગુ થાય એવું કીધું આને છૂટી નથી ગોપીયો તોડ્યો અને સંવૃષ્ટ સાધુ નામ તોડી તો એવો નાખ્યો કટકા કરી નાખ્યો કે બીજો કોઈ હાથ વાવે તો હંધાય નહી એમ એવો તોડી નાખ્યો એટલે ભગવાન કે મારે તમારા વખાણ કરવાના છે અને દેવતા બ્રહ્માની આયુષ થાય ને ત્યાં સુધી વખાણ કરવા પૂરા નહી થાય પછી હોળી પાછું બીજી વખતે કરી એટલે ભગવાન માં અને સંસાર તોડવો એ એવો બધો મહાન છે આપણે બધા એમ કે તોડ્યો હોય તો એ સૌરૃષ્ટ છે અહીંથી બધા ભેડામાં આવી તો ભાગ એટલે સૌરૃષ્ટ છે કહેવાય એ તો નક્કી કરીને આવ્યો હોય હવે આ કે પેલે પાર તો વાંધો નહી તો પછી બીહામાં આવે તો થોડો ખંકી હલો ભીહામાં આવ્યો બીહામાંથી બીહામાં પણ અહીં બીહામાં આવ્યા તો કમસે કમ અહી તો ખાઈ હાલો ને ગુજરાત માં કેટલી છે ન્યા જઈ ભીહો નો જોઈએ આપણે એમ આપણે ભીહો નો જોઈએ ગોપીઓને તો ભગવાને ભી લીધી ભગવાને એની કસોટી બહુ કરી તો એ કસોટીમાં પાયર ઉતરી ગઈ પાય ઉતરી ગઈ તો વખાણ થાય છે પાયર નો ઉતરે શું વખાણ ના પાસ થયો હોય પછી ગણતરી કરવાની હોય પછી પાંત્રીસ ત્રીસ ઓગણત્રીસ એક માર્ગ ના એક માર્ગ ગણતરી કોને થાય ઓગણત્રી અઠાવી બધા સરખા છે એક માર્ગ ની ગણતરી થાય અર્ધા માર્ગ ની ગણતરી થાય કે પેલો નંબર તાર કેટલા માર્ક થયા એક માર્કથી આવ્યો બે માર્કથી બેડી તોડી નાખી છે મારી સાથે તમારો સંયોગ થયો છે તે નિર્મળ અને નિર્દોષ છે હું દેવતાઓની જેટલી લાંબી આયુષ્ય તમારી સેવા અને પ્રેમનો બદલો આપવા ઈચ્છું તો પણ આપી શકવું તેમ નથી ભગવાને એની એનો સંયોગ થયો છે એના વખાણ કર્યા કે આપણા જેવા બધા કેટલાય ઉભા છે ભગવાન ની અરે જોડાના દાવો ધરાવે છે ભગવાન ની અરે જોડાના છે એમ ભગવાન ની અરે જોડાના છે એવા દાવો ધરાવનારા કેટલા કેટલા પાર નથી વખાણ કરતા નિર્વદ્યતા નો વખાણ છે એના ગોપીઓનો સહયોગ ભગવાન ને ગોપીઓ જોડાણી છે એને સમર્પણ એની ખુમારી ના છે એને કઈ સંયોગ ના નથી નારા ઓછા છે ભગવાન આપણે હું બલી હારી પણ હાપેટમાં જો આવી ગયા તો આ બધું હં કે પાછા બોલે પડતું અહીંથી જેમ ત્યાંથી ભાગ્યા એમ અહીંથી ના ભાગી ગયા એટલે ભીહામાં આવે ત્યારે ખબર પડે એટલે ગોપીઓને તો એ છે એમ કે નીકળ્યા પછી એક વાર પૂરું થઈ ગયું એનો નિર્દોષ નું હરું નથી લઈ શકતા ભગવાન એના પ્રેમ નું હરું ન લઈ ગયા એનો અંત નો આવ્યો ભગવાન પોતે થાકી ગયા કે હવે મારે હવે આના હવે આનું કસોટી લેવા માં પૂરી થઈ ગઈ કસોટી એટલે એના વખાણ ના અંત નથી આવતા ભગવાનતા ભગવાન પાછા કરે છે એટલું કરે છે એના પાર નથી અને નિષ્કામતાનો પાર નથી એનો એના વખાણ ભગવાન કરે છે જોડાણ ના તો એટલા માટે ન કહેવાય કે જોડાણ કરનારા કેટલા બધા છે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 તો પણ આપી શકું તેમ નથી મુક્ત થઈ શકું મને તમારો ભાર લાગ્યો છે તમે જે મારામાં ભક્તિ કરી એનો મને ભાર લાગ્યો છે કે કઈ દઈ નથી પ્રહલાદજી ભગવાન ઓલું થઈ કે તું કઈક માગ તો હું હળવો થાવે જ નહીં મારી પાસે મને હળવા જ નહીં મને હળવો કરવા માટે ગોપી છે તમે તો માફ કરી દેવો પણ હું તો બંધન થી નહી છૂટું એ ભગવાનની ખાનદાન અને એવો ગુણ ભગવાન નો પ્રગટ થયો ખાનદાની આપણને બહુ ઉપકાર કર્યો હોય તો ઉપકાર કર્યો છે પણ ભગવાન એમ ના કહે એટલે એની ખાનદાની નું પાર નથી અને એની ખાનદાની છે એ ભક્તિ ઉપયોગી છે બીજા જીવને એમ મનમાં થાય ઓહો આવા ભગવાન છે તો કંવા દયાલુમ શરણમ હ્રદયમાં એને મૂકીને બીજી ક્યાં જવું એ દસમ સ્કંદ છે એ ભક્તિ શાસ્ત્ર સ્વામી મહારાજ